ઠંડક નથી આખો ચેક કરી બધા ચલાવે ગાડી ચાલે કરી બંધ રાખે કે ચલાવી ચાલે કરું સાવધાની પછી જયારે અથડાય તાર વ્યવસ્થિત એટલે આપડે કાર્ય કરે જવાનું પછી જયારે કાર્ય સફળ ના થાય તો કાર્ય કરે જવાનું દુરુપયોગ કર્યા કરે પછી કાર્ય ના થાય આપડે ધક્કો ખાઈએ ઉઘરાણી માગતા હોય તો અંદર ધક્કો ખાઈએ ના થાય વ્યવસ્થિત છે પાછું શું ધકો ના ખાઈએ તો કામ જ થાય જેમ ખાવા પીવાડે હલાવું પડે પછી વ્યવસ્થિત હાથ વડે હલાવતા હાથ વડે પડી જાય આમ નહે નહીં પડી જાય સારી વ્યવસ્થિત કે વ્યવસ્થિત જયારે ના આપડા કશી વળે નહી ફળ ના આવે ત્યારે આપડે ધકો ખાઈ ચૂકવો પછી ના ભલે તારે વ્યવસ્થિત પૈસા ની ઉરણી કરતા હોય માગતા હોય ગરણી કરીએ નઈ અને વ્યવસ્થિત ચાલે ઘણા કરવી છતાંય ના ભલે કગાર નઈ કર પછી ના બને નોકરી માટે ધો ખા બે ચાર પાંચ દસ પ્રયત્ન કર્યા કરવાના પછી ના બને તે શું એની ચિંતા નહી કરવાની કાલી પછી કાપી જાય હાથ બોલાજ આપે છે ભેગા થયા છીએ હવે કૃપાળુ દેવ એક પત્ર સત્સંગ ના માટે એક આપણી પાસેથી સાંભળ્યું છે કઈ જાત કેવો સત્સંગ હોવો જોઈએ એટલે આવી રહ્યા છે અવિનાશી અધ્યાત્મ ત્યાં થતો હોય રિલેટીલેટિવ બધા જ કહેવામાં આવી ગયા સત્સંગ શું કહ્યું કુસંગ ના સત્સંગ નામ પાડેલો સદ ઉપર થી સદ થયે છે અને સદસંગ સદ વ્યવહાર અને આપડો સતસંગ આ તો સતમાન કરાવે જય જયું જુદું હોય કારણ કોલેજ હોય પણ બધા સ્ટુડન્ટ જ હોય ને બધા ભણવા માટે જાય પણ ભણવાનું કર્યું ઇયર હોય સેકન્ડ ઇયર થર્ડ ઇયર હોય મને અલૌકિક લાભ રિલેટીવો રિલેટિવ બધું મન ઉપર મનની મસ્તી યોજાય કરે છે અને આત્મા બાળકો ને બાળકો ને ગોરી ભજ સ્કૂલ માં મોકલે એક થોડી વાત આ વાત હંસ નો પરમહંસ પરમહ પાણી કે જુદું પાણી છે એના આત્મા ના વિભાજન કરે પછી સત્સંગ ને એનું વિરોધા ભાત થયું ને કાગડાઓ ચકલીઓ નો એ તો પછી એને સત્સંગ કે તો પછી વિરોધાભાસ થયો ને પછી એ કે પાર્લામેન્ટ છે ખુરશો લે છે કેટલીક હાથ માં ખુરશો લે છે મારવા હા એ તો ખુરશો કાગડા ખુરશો ને વાત પર વાત વાત વિવાદ પર વાત હા બધાનો મોડા પકડી ગયો પછી જાય એ વાત કરી પછી નટુભાઈ તે વખતે બધાને સાયકલ લઈ લઈને બધાને બોલાવતા હતા તે વખતે એક મુસલમાન પણ આપણી પાસે લાવેલા અને તે વખતે નૌકાર મંત્ર જેવો જ એક પાંચ વાક્ય નો શબ્દ મંત્ર આપે આપેલો જેની અંદર ખુલાઈ મંત્ર મુમાન બોલેટુ હાજ પચીસ પંદર જયારે પંદર વર્ષ માં જોડે પંદર વર્ષ કરી દેખાય દાદા ને કહું કે આ તમારી આ પેલું શું છે આ બરોબર સારું નથી એમ કઈ મૂકી દઉં બીજું અને પેલું લઈ લઉં પછી નવકલ માં અમારું નિરંતર નું અમારું એ હોય નવકલમાં અમારા નીચના વ્યવહાર માં હોય અમારા બધા ને આપી દીધો ખાલી આજુ એક કરવા તો આપડે વધારે નથી ખાસ વધુ ને આનંદ બઉ સુધી છૂટકો થવાનો નતો અને પછી હવે આનો આપણે અમદાવાદ વાત કરી આ અહિંસા જે છે એ આખી અહિંસા આ તો ઉપનિષદ જેવું લગભગ નવ કલમ અંદર બધે તમામ સાચો આવી ગયા તમામ સાસરો આવી ગયા એક બે કલમ કાચી લઈએ જે એક બે કલમ બાકી રહી છે એ તમે પૂરી કરી નાખો ને કઈ તો ને આજે એ તો કહેવી જશે નીકળી જાય છે મારે દાદા બેન ક્યાં થાય તમારું શું લક્ષ્મી સાધન જતી રેલા છે હમણાં નહીં છ મહિના પછી તમને ખબર આપીશ કે હું તો રસ્તે બે ત્રેસુ બીજો પડશે ના કરો બધા શિવ મકાન થઈ ગયા નિકાલ ના કરો બરાબર મહાત્મા એટલે આપે જ્ઞાન ની અંદર તો અમૂર્ત દર્શન કરાવ્યા હવે નિશ્ચય થી દર્શન જે કરીએ પછી હવે આ જે દર્શન મૂર્તિ ના જે દર્શન કરવાના સામાન્ય માણસો દર્શન કરે છે તે રીતના દર્શન કરતા હશે બધા જી હા કેવા ભાવ થી કરતા હશે દાદા દાદા હાજર થી એમ સમજી નરેશન હા હાજર બરોબર ગયા હોય ત્યાર પછી એને કેવાય મૂર્તિ કેવાય મારા ગયા પછી ખોટા મૂર્તિ મૂર્તિ કેવાય છે શું કેવાય આ તો જ નહિ ને સવાલ કરીએ છીએ એટલે આપડે પ્રત્યક્ષ યાદ છે પ્રત્યક્ષ માં મૂર્તિ જ હોય છે આવી આ જે મૂર્તિ છે ને એવી જ મૂર્તિ હોય પેલું આપણા મન માં પેલો એ ભાવ કે ના જુદા છે ભાગ છે જયારે આપણે ફાઇલ કહીએ છીએ એ ફાઇલ એ નિર્જી નથી પણ છતાં અચેતન છે અચેતન હરે ઘર હા ખાલી માન્યતા છે ખાલી જીવ છે એટલું છે માન્યતા છે અચેતન જ છે એક્ઝેક્ટ બાદ પાડવા જેવો નથી કારણ કે લોકોને સમજાય નઈ ઉદુ બાકી વાત બી આપણે પોતે એટલે પોતાનું એ ઉડી ગયું ને આવું ગયેલું એ નથી કરતો વ્યવસ્થિત કરાવસ્થિત કરાવ જે આપે છે કીધું નથી તો કેટલાક રેડે કેટલાક ના રેડે કેટલાક જો ચેતન તે મેં કહ્યું તમે શું છોકેલીફ હું શું છો તો આ ચો રંગ બધી જ રંગલી ના હોય એટલે જ્યાં જ્યાં દાદા જ્યાં જ્યાં બંધાયા હતા ત્યાં ત્યાં આપો છો કે ના એ નહીં એ નહીં જ્યાં બંધાયો છે ત્યાંથી એ નહીં એટલે ત્યાંથી છૂટ્યો વેદાંત કહ્યું વેદાંતેગ્યો અપેક્ષા એ નહી નહી નહી આ કરતા કરતા આયા પછી નેતી કઈ દીધું આગળ પછી આગળ ચડ્યું નહી એટલે નેતી કહી દીધું હા નહી આપડે કઈ શું નિશબ્દ છે જે અવર્ણનીય છે અલગ છે જે સ્થુલ નથી સુક્ષ્મતમ વસ્તુ છે સુક્ષ્મ અને સૂક્ષ્મતમ વસ્તુ છે તે આમાં સ્થુલમાં કેમ લોકો પછી કે શું મારા બહુ વિષય સ્વરૂપ છે આત્મા તો અગ્નિ ભળભો હોય ને આત્મા પછી થાય ત્યારે સુગ્મતમ છે અગ્નિસ્થુ છે તો શું કરીને લાગે છે કે બધા ગોતા જૂના હતા નીકળી ગયા બધા બધા બહુ હતા નઈ એક જાણે કાઢી લેનારા જાણે ગમે ત્યાં જ પડે જોડે નીકળી ગયા બધા ખાલી ગયા મા બાબા એક કરવા હે લોકો ગુતા ચટકે વારે હા જો મજા આવી કે આ તો કોઈ ના લગન હોય થાય મજા રે તો બસ વા ભરી પરત કરો ઉની જોરી ભરી પરત બે નહીં મત એ પાછી માને બધા છે આ વાત આપડી ભેડ થી પડે છે ચોમા કરીને આ તાળી વાત આપણી પેલી ફૂલમાં કાલે આપડી આમ ચાર છે રાતો બને કે તારી પાછા ખોટું છે કે મારી જોકે સમજાય મારનાર ગુનો માર ખાનારો ગુનો નથી ખોટું અને બીજી બધી સારું બહુક્ટ બીજી બધી ચીજો આવ્યા બીજા દુઃખ આવ્યા સાયકોલિફેકલો આ બધું જગત એ જ કાર્યક્ટો કાર્ય મારી બામે નહિ મારા બા ગમે નઈ એમ બધું આખી મોટી જાય ખ્યાલ એ પોતે પોતાના કરો ગુગલ એવું તમને જ્ઞાન થયું તમે ઇફેક્ટિવ ગોવર્દી ગોવર્દી ગોટા આ એક ને એક હમ બેક કર કર કયા કરો સાયકોલોજી સાયકોલોજી બેક કરે કર બેલે માની લે માની લે પછી ઈ બેક કરે ગયો થઈ જાય સાયકોલોજી બેક છે તો कोई पुछत पुछत को में थे ॉजिकल इज मू પડી ના પણ એ મોર એ મો એટલે પકડાઈ જવું કઈ શકાય મો એટલે પકડાઈ જવું મોટું પકડી જઈ શકતી પકડી લેલા ચાલુ એમ પણ તમે બીજાને ના કહેવાય હા મેં તમને તેમને સાથ સખાવ્યો હતો ને હા એ માયા ભાવ તું કોણ છું તે અજ્ઞાન છું તે તારી માયા પછી ભગવાન ની માયા કે જ રહ્યા આવું બધું છોકી રહ્યા લોકો ગયું અજ્ઞાનતા જ ચલાઈ ગયું દાદા એવું થાય છે ઘરની અંદર કઈ બઉ સાધન બાધન મુકવાનું ના હોય તો વરગણી હોય તો જે આવે તો વરગણી ભર મૂકી દેવું ભગવાન ભગવાન બોલે એટલે ઉજ પડવા દીધી નથી આપડા આ જે નેતાઓ જ પ્રવાહ ના જે ધર્મ ના નેતાઓ ને અનધરાલો બંને ઉજ ના પડવા દ વાત નીકળેલીક લાગી કે આ બધા કેટલાક નેતાઓ અને કેટલાક દળ અંધારું ખોરે છે કેટલાક અંધારું ફરતા નથી તારે એનામાં શક્તિ નથી શક્તિ નથી એમનામાં સાચો હોય તો બોલો હોય ગયો બોદોને તેરીત બાઈ કહી કે કેને એને એને એને કોઈ આપે એટલે ના ના આપે આ સ્વાદી હાટી હોય હા સ્વાદી હાટી પણ બોદો હોય તો તે ચલે કે તે ના આપે એવું કરતી દેતા મુદેજલ જો લો મુદેજલ મુજે કી કરે લેアンダー દેખને કરે ને કોઈ સકકરિયા બહાર નંબર મુકત કે નહીં બસ બફાય કહે કે તો કે દાનો બફાઈ ગાવા વરો કે તે બફાઈ ગયા પછી હવે સડકનો સ્કે જાય ભાઈ ગયા બધા ગયા ને હા ના બતાવે વાત આ ભૂમિ મારી દે ક્ષેત્ર માં એ લોકો બતાવે આ આ આનંદ જી જીવન જીવે कर कर कर कर पुण्य करके પછી તેના જીવો બધા પાપ કરી શકે માનવ કરતા ઘણા ઘણા ભાગે કરીને તેઓ લોકો વધારે કરી શકતા માનવ કરતા ઘણા ભાગે બીજા મનુષ્ય ઈતર મનુષ્ય ઉંદર ને મારે તો એ પાપ કર્યું કેવાય કે પુણે કર્યું કેવાય મનુષ્ય સિવાય બીજા જે પશુ પંખીઓ એમાં દાખલા તરીકે આ બિલાડી છે તે ઉંદર ને મારે તો એ પાપ કર્યું કેવાય કે પુણે કર્યું કેવાય પછી એ કર્મ નું પણ દાદા તરીકે કોઈ કરે બાપુ બાપ પુન્ય અરે કોને કે જે અહંકાર સહિત હોય તેને હું કરતા છે એવું ભંગ છે પ્રશ્ન થાય છે મનુષ્ય યોની માં આવવું હોય તો કઈ કર્મ નો આધાર તો જોઈએ ને હવે મનુષ્ય યોની જો આવું હોય તો કઈક કર્મ આધાર જોઈએ ને એ જે આ બીજી ગતિમાં જે હોય એને મનુષ્ય યોનીમાં જો આવું હોય તો એ આવવા માટે કર્મ નો દાખલો આપો દેવું ઘણું થઈ ગયું તો જેલમાં જવું પડ્યું પણ જેલ પૂરી થઈ રહી પાછો ત્યાં જ દેવું થઈ ગયું હોય તો જાનવર માં નરકતી માં જાય તો દેવું થાય આવે જો પુનઃ હોય ભેટ થયેલું હોય તો દેવગતિ જાય તો પછી અહીં આવે ને ચક્કર માં કરે હક્કર માં ફરાજ કરે ચક્કર માં કરે પરાજ કરે દેવું અને નફો એ થયું આમથી ભટક્યા એ પછી અહીં ઊભો હોય અને અહીથી દેવું દેવું અને દેવું એટલે નફો ખોટ કરવાનું જેટ ડેબિટ કરવાનું બંધ થઈ ગયું અને ચોખ્ખા કહી નાખ્યા તો મોક્ષ છે એ થોડું પણ આટલું પણ ક્રેડિટ હોય તો ભાઈ અહીંયા ભોગવા માટે આવવું પડે આટલું પણ ડેબિટ હોય પગ માટે આવવું તો માનવ ને આજે મોક્ષ પ્રાપ્ત થાય છે તે સ્વર્ગ સુખ કરતા પણ ઉચ્ચતર છે કે એના જેવું કઈ શકાય મોક્ષ પ્રાપ્ત થાય છે છે અને આ બધા દુખ એ પણ છે અને મનુષને સુખ ને દુઃખ બને હોય છે મનુષ્ય શું શું હોય છે રસ્તે જઈ શકે છે છૂટો થઈ શકે છે આમાં શું કરતો રસ્તો તમારી ધારણા પ્રમાણે બધું થાય એ તમારી ક્રેડિટ અને તમારા ધારણા ની વિહા પડે અવરા નાખો ધારેલા પહા ના પડે એવો વખત જોયેલો તમે ધારેલા પહા ના પડે એવો વખત જોયેલો ખરો જ જ બે સાથે કામ કરતા હોય એક સરખ કામ કરતા હોય છતા પણ ફાયદો થાય એ એક સર કરતા હોય ક્રિયા ઉપર જવાથી હોય એક નરકે જાય અને એક દેવગાય એક જ હોય પણ એક નરકે જાય ને બીજે સ્વર્ગે જાય તો એ જે અન્ય છે એ શું છે અન્ય જે છે જે જોવામાં આવે છે તે શું છે એક માસ દેવું છે બીજો દેવ આપી શકાતું નથી મનમાં થાય આપવું જોઈએ આપવું જોઈએ આપે જોવાનું એક સરખા ચોખા બોખા બધું સરખું આપ્યું તેલ ઘી બધું સરખું આપ્યું ચૂલા સરખા બધું સરખું આપ્યું હોય સરખું આપ્યું હોય તો બનાવે ને કકાર કરનારી તમે ભાવે પેલી બરાબર એટલે અંદર નો મુખ્ય વસ્તુ બરાબર હા કે સમજી જાય છે એવું પેલો વેગન ને બધા સમજી જાય ચાર કલાક સુધી આપડે અમજાયા ગયા નહી ફરી વાર ચોકડ્યો હશે મસ્ત વાસે દિવાદ હોય અમદાવાદ દિવાદ છે દિવાદોડી તો હોય છે ફરી જોવાય તો દિવાદ એ તો વાણ અથડી મળે મળે છે દિવાદ છે સાધના ક્ષેત્ર માં પ્રગતિ થાય છે एक तो पटेल साहब तो यह तरत आया मैं पुणिया हे बीजा था रेगत जीवा सुखी हता। नहीं क्योंकि आप आओ तो मैंने कहो तो नहीं आके तब शू प्राप्त करू कम जो प्राप्त करू तो तेह जाए मीटर नहीं है अमने आनंद आए तू आश तो तेरे आनंद आ तो मैने भाई प्रश्न पूछे थे तम आध्यात्मिक क्षेत्र में आगे अं कू आगे कि पाचड़े अने बहु ख्याल नहीं पु ते एक टूको अक्षर ऐसी अमने दादा प्रत्ये प्रेम से अमेरन अमने आनंद आए बस बीजू कई वर्णन कर सके एवं नहीं तो बस अमने प्रश्न पूछे यश्न हू तमने पूछू छु